આત્મભાવી અન્ય થાય છે હું કરું પેવું બુદ્ધિ કરશે હું રીતિ ઇત્યાદિશું માનશે માત્ર એક પછી મોહ પ્રમાણે મારી પાસે તત્પુરુષ ટીપટી તત્પુરુષ એટલે જીન જીન ના આનો ઉપયોગ છે સાતરમાંથી સાંભળવામાં જે તો અનુભવમાં આવે એનું ગતન છે અંતરંગ સાહ નતી એવી જની ગુતા છે તો ખોળવાનું કે કેને કરી મને સેટન ખોળવાનું કહે છે તત્પુરુષને તો ઘેર દે જે તો ડંડા મારી કાઢ્યું કદા ભરવ ન કયો અત્યારે <laughs> ચાલે ઘર ગયા હળી ના હતો અરે છો પેલો પેલા સુધી કરતા હતા સિદ્ધાંતિ અને મહારાજા ટહકારો હતો ખાલી કહ્યું હતું રાખેડા કુતરા ત્યાં એમ તો નવ માસ અમને એક જ તમે કયું નતા રેવા તો આવી કૂતરા ના પોતાનું પોતાની સત્તા હોય તો ભરવા આપણી સત્તા કરતા કરીએ કેમ શું થાય પછી અમે ગયા પણ મી પડ્યા છે ને માવીને એન્સર આવી હોય મારી નાગેડું વસ્તી માહિતી માહિતી નો પ્રતિક્રમ કર <rôle à déc> <palélan ici> गौदे अंदर बड़ा सतीदा बताओ पिन डालो आजा खैया आजा चलो अब कपड़ा कपड़ा कपड़ा में हम कपड़े काट के कहीं कम बढ़िया बढ़िया मार्केट में सूरज जान नहीं करेंगे 1009 हां अभी रहिए अभी रहिए देर अभी रहिए अभी रहिए ये शर्मा मारा हम्म અભિનિવેશમને કહે છે પણ આમાં અભિવેશ ના થયો આ પુસ્તક થાય જેટલા બધા હાલત ની વાત આવે એટલે ગલકજીયા થાય વાત આવે એટલે ગગજીયા તો થાય જ ને મારા પછી ફોટા ગગનિયા રંગમાંથી કરતા નથી બતા પૂજાવાની કામના પૂજા આ કાયમા ફસેલા છે એ પૂજાવાની કામના કેમ ઉભી થકી માન માં ભરાવો નથી પણ અપમાન ની એને બહુ ભૂખ છે એ ભૂખ જમાવા માટે પાછું માન એ કરીને એ થાય છે ભૂખ ને જમાવા માટે છે એટલે બીજા થાય કોઈ પૂજા ઈચ્છા નથી બઉ આમ કામ જે મળું નહીં મળે કામના ના તમારા મનમાં ખરાબ થઈ જાય પદાર્થ નો આવી જાય ખરાબ કરે પદાર્થો આવી રહે આત્મા શું છે આવો તેવું તો નેત્રીજો આજ દગધિયલ પડતી છે ને તે આ તો સુગની ઈચ્છા બગાત નો અભિલાષ પૂજા અને કામના ને અલ્પ પર સુખ ઈચ્છા ને આ તો જો આખી રહેતી છે કાલે કાલે કરવા નું પુસ્તક નામા તો બોલવાનું સાતે ઇન કરી હોય ને હા તમારે પેલો બોલવાનું લેતા પણ રાતે તો કાળ હલા પુસ્તક નામા તો થાય એટલે આ ભીખ ને લઈને બધું આ ગમી રહ્યા છે અને મોટા મોટો ગુનો આ ભીખ નો છે थी थी है ने ने मार पान तय कहना सरकार बंद कहीं हिशा तो कहीं and નથી મને બોલા દાદા અસંયતી પૂજા ને અગિયાર નું આશ્ચર્ય કવિ છે ને અસહ્ય ની પૂજા ને અગિયાર નું આશ્ચર્ય કવિ છે અસંહતી પૂજા એટલે સંયમ દેખાય નઈ એવો અસંયમ પૂજા કરે રોપા એમને કબડા કરીને આપણે ભગવાન જે આંતરિક ચીજ છે બાહ્ય ચીજ નથી ત્યાગ એ બાજ છે આંતરિક ચીજ નથી ત્યાં આંતરિક ચીજ નથી સૈયાભાઈ આંતરિક ચીજ છે બાહ્ય ચીજ નથી અભ્યંતર ત્યાગ એ વસ્તુ છે તે મને સંપૂર્ણ નિધાર થયારે સંસારો જરૂર ઘ લાગ છે લાગા જે દુઃખ ના હોય તે સારા હોય વધારે કહી જાવ પોતાના ગુમાં રહી અને સંભાઈ આત્મા પ્રભાત નથી પ્રભાત આપણા માં પ્રમાણ આ માં પ્રમાદ હોય આપણા માં અજાગૃતિ હોય અજાગૃતિ પ્રમાદ એટલે તો અપ્રમસ્થ અને પોતે પ્રમ નામાં પ્રમાસ કરાય ગયા પોતે પ્રમસ ના રહ્યા ના રહ્યા સંભવ જે સમજાતી લૌકિક ભાવે કહીને આત્મહિતી નહીં બનવા જેવું કાર્ય છે મો વિષ મો હા બરોબર હા કાલુ મો છે બી પહેલા ક્યાં આવે મોક કેરા લે આવો કેરા આપણે મોક કેરા ચાલે લેવો જનાલેને બીજો ફટ બીજો કવલ લઈને આવો પ્રમાણ આજ લેવો કેરા આપણે આઈ જરૂર કે આ બરોબર બોલન કે લે આવો એટલે વિશેષ મોક એ જરૂર નથી વિશેષ કતાનો માનસ કરો પર જેમ મોક છે જો હстан કરો કે કરો પચાસ જ એના હિસ્સે માટે બોલ્યા આપડે આપડે તો આપણું છે આપડું બઉ સરસ નિવેદ આવા નિવેદવા શણગાર સંસાર શણગારે છે સમજાયતું થાય માટે દોરે જ્ઞાન તેનું નામ કેવાયું કે જે હાજર થાય ને કપાવ ફરક્યા છે બહુ બાકી છે બહુ વાસી પણ અમારે કઈક ગુસ્સો આવી જાય હાજર કબાવે કયું સમજી જવાનું આપડી પાસે શું બધું ક્ષેત્ર ઉદય આવવાનું હોય તેમાં ઇંધા થી ફેરફાર કરવા માટે શક્તિ હું આને કરતા નથી એટલે થાય મારું એ છે જે હું કરતા હોઉં તો આ કઈ જાય તો દુઃખે કેવી રીતે ના છૂટે તમે દાદરો ઉદ્યો હતો ઉદય માં ઉદય માં ઉદય થયું રહે છે ઉદય થયું તો થયેલું છે હતોક્ષ આનંદ છે તેનું ભણ અભિષેક પર એના નાતી ભણ અભિષેક પર એના નાતી મે મારી સાકર જો ઘણા બોલતા ના લે જાય ઈચ્છા નહી એ સરખે કેણો અમાર કલ્યાણ થઈ જાય કે મેતે એને ટી કે રાધા છે તો પહેરાણી દે કોઈને બધું <laughs> એક એક કલાક કમ્પલસરી કોઈ ક્રિયાદળી ક્રિયાદળ કોને કહેવાય ક્રિયાઓ એટલું સારું બીજો ગાડો બંધાય નઈ બાર એક સારા કામ માં પડેલો સારું કામ ના પરિણામ પામે ખોટું ને મને પેલું મને પેલું મને મોટો હલકો હોય અને આ તો મને બઉ મારે એક દાડો તો મારાગી બરોબર પછી મેં તમને પૂછ્યું કે તમે શું છે વપરી રહ્યા તમે એવું કહ્યું કે લખનારામે લખનારા ચાલુ ઘણું બરાબર જોયું થોડું તો છોડો જોના બેસ કર્યો અને ફાઈલનો તણાવ નિકાલ કર્યો હા છોડુ કર્યો કર્યો ભાઈ હા મનથી લેક ના આવી ગયો કે ભાઈ લાઈવ સદન વિધિ કરીયા ચાલો યાર યાર યાર નિયલ દેવા દે માય કને અરિપ ને પદા નહીં કે સકટ આ લોકો એટલે વાત કર કે આ રિલેટિવ છે હા આ રિલેટિવ નથી આ બધું રિલેટિવ છે હા બરોબર આ જેની વાતો કરી છે એટલે આ રિલેટિવ નથી આ રિયલ રિયલ રિયલ રિલેટિવ છે કેમ જા આ રિયલ રિલેટિવ જન પેલો દેલેટે એકલું છે રિયલ રિયલ રિલેટિવ ની વાત તો દીધી ને એની સ્પર્ધા કોઈ કરી શકે નહીં વસ્તુ છે ભાવના કરી દીધી ચાર થી આપડે મળે વાત વાત કરીએ તો શું થાય ચોપડીઓ વાંચવા માટે નથી તમને એમાંથી હેલ્થ ની પ્રોબ્લેમ થયા કરે પુષ્ટિ મળ્યા કરે માર્ગ નું આગળ દર્શન થયા કરે જો વાંચેલી પ્રતિ પ્રતિ એ તો નકામી ગઈ પ્રતિમાં આવે ક્યારે કે ત્રણ કે ચાર વખત વાંચ્યું હોય તો પ્રતિ બાર વખત વાંચ્યું હોય ઉડી જાય કેટલા ઘર વાંચવાનું બે ત્રણ વખત ભાખરી તાળી પડી ગઈ ફરી ગરમ કરી કેટલા વખત ગરમ કરવાની ખાવાની ભગવાને તાજું કહ્યું છે ફ્રેસ આજો ફ્રેસ એટલે પ્રત્યક્ષ પ્રત્યક્ષ હોય ફ્રેસ એ કામ કરજો બીજું ઉભિયા કરશો નહીં કે પણ કહ્યું છે ભાઈ લોક કપાળે એવું લખ્યું છે કે શાસ્ત્ર સત્તર રૂપિયા પરિણામ પામે છે માટે જ્ઞાની પુરુષ ની દ્રષ્ટિએ વાંચજો મને કૃપા ઉદ્યોગ નો અભ્યાસ વધારે નથી તમને ખ્યાલ કરો જ્ઞાની વાત જ્ઞાની વાત છે જ્ઞાની દ્રષ્ટિએ વાંચ છે આવે ની તેમાં ભગવાન નું ડેરા શરમય કરી છે નેલનીલ રાત નું જોવા દો રાત ને કોઈ કોઈ સાઈડ સંજોગ જ બાજતો નથી ને સંજોગોમાં ઉપયોગ રાખવાનો સંજોગો તો ચાલુ જ હોય ને એને આપડે લેવા દે આપડે એની પર તો આપડો ઉપયોગ હોય તો પછી લેવા દે ઉપયોગ ના હોય તો લેવા દે કરો? આઠ વખત ઉઠાવે તો આ ભોગ ભોગ આપવાનું છે તમારે આવું આમ ચાલતું છે આમ દહી ના ખોદા થઈ ગયા ચાલે અહીંયા આગળ મારી નાખે આપડે અમને તો આ નથી ગમતું જતા રહીશું જતો રહેતા ગમે છે શું કે છે આપણે આ જ્ઞાન મળ્યા પછી મન નું હબળે એ માણસ જ મન તો ક્યારે શું બોલે શું નહિ કેવાય મન તો સંસાર મન નું સાંભળશો નહીં તીવન કે હું લખી લે સમાજ ના લખો ચાલે આ તિમન માટે <AufHow to graduate> <traditamin> <केज़ीं>। <in s2> <दिखें> खबर पड़े उड़ू <tim>, चलो चा एक तो जाने के मनुष्य खराब कर्म कर मनुष्य खराब कर्म कर तो पशु ने बीज इतर योनियों जाए બીજી એવો એક દાખલો આપે છે કે ધારો કે આગળ જઈ શકે હા જઈ શકાય પણ મનુષ્યો નફો ખોટ બે કરે છે ખોટ અને પાપ કહેવાય છે પાપ ખોટ થાય ખરાબ કાર્ય લોકો દુઃખદાયી થયો દુઃખદાયી થઈ પડો એ પાપ કહેવાય અને પાપ એટલે ખોટ અને લોકોને સુખદાયી થઈ પડો એ પૂન કહેવાય અને પૂન એટલે નફો એ નફોનો ખોટ આ મનુષ્ય જીવન થાય છે જો ખોટ જાય તો મનુષ્યથી નીચેની ગતિમાં ચાલ્યો જાય એટલે બે પગવાળાને બદલે ચાર પગવાળા થાય આઠ પગવાળા થયો છ પગવાળા થાય તો ખબર અને પછી એથી વધારે ખોટ જાય તો નરકગતિમાં જાય મનુષ્ય દાડા કાઢશું હવે કરે ના એ દાખલો જો સાચો હોય મનુષ્ય હોય ને તો લોકો ચોરી કરે ને આ જ્ઞાન કરે તો ખબર પડી જાય એટલે તરતો જ ફળ લેવા દેવાનું દંડ ભોગવ એવી વિચારધારા છે ના મનુષ્ય જેવો દંડ મનુષ્ય અમુક દંડ સહન કરી ના શકે મનુષ્ય આખું ગાડું સી રીતે ખેંચી શકે એટલો દંડ હોય દંડ હોય ફરી મનુષ્ય શીર ચાલે જાનવર માં બીજા બધા બહુ હજાર કર્મો એવા બધેલો હોય છે કે જાનવરમાં જાય અહીં આગળના સામે પૂર્ણ કરે આખા તમામ શાસ્ત્રો નો સાર સુ કે કે ભાઈ તું તારે સુખ જોઈ તો સુખ આપ લોકોને જી માત્ર ને અને દુઃખ જોઈ તો દુઃખ આપ જે આપી છે તને મળશે આ એક જ કાયદો છે બધા આખા દુનિયા માટે હરવા પુસ્તકો લખાયો બધા ભર્યા કરે છે ને હા એટલું જ કે તારે સુખ જોઈ તો સુખ આપે અને દુઃખ જોઈતું દુઃખ આપ જે જોઈતું એ પસંદ કરે આપણે કોઈ દુઃખ આપીને સુખી થઈએ એવું બને નહીં જીવડા વાટી આપણે થઈ હતી બને જીવડામાં જીવ છે ઝાડ ને કાપીએ તો લાગણી ખરી ને લાગણી ધરાવે અને આપડા મગ હોય છે અને પથરાનું પાણી પલાયું ગમે કશું લાગણી ના દેખાય એટલે લાગણી જ્યાં છે ત્યાં જીવ છે એટલે ત્યાં જીવને દુખ ના દો કારણ ભગવાન આ તમામ જીવોની અંદર પોતે રહેલા છે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ નોટ એટલે ઇનવિઝિબલ ક્રિએચરની અંદર રહેલા છે હવે એ પોતે ભગવાન કંઈ દુઃખ પામતા ભગવાન તો ભાઈ રહ્યા રે તંત્ર ચલાવે છે કે ભાઈ જ્યાં દુઃખ દીધું ત્યાં આપો તમે ગધેડાને આમ કહો કે ગધેડું મર્યું અભિગમન થયા હવે ગધેડાની અંદર ભગવાન રહેલા હોય તે શું વિચાર કરે મને હું ગધડો કેવો માસ છે સમજો એક વાર સમજીએ તો ઉકેલ આવે નહી તો આનો ઉકેલ જ આવે નઈ બધા લોકો ઉકેલ આવ્યો ઉકેલ આવે તો સાચો ઉકેલ આવે ક્યારે ગણાય ક્યાં દસ હજાર ની કજુ કાપી જાય ને પાણી પેટમાં ના હે તારે ઉકેલા આવે ને હેતરી ચડકાવું થાયું થાય તો ના પથ્થર તો વાગે પથ્થર વાગે તો તમે વાગે દુઃખ થાય પણ આ કઈ વાગવાનું છે એટલે હા એ ક્ષમતા વાળું જીવન આ બધું તો છે તો તમે લઈને આયા તે વાપરો છો એમાં કઈ નવું નથી આ તો બનમ આમ થાય છે હું કમાયું આ તો લઈને આયા તે વપરાય છે શું વપરાય છે હા અને મહેનત લેખે જાય છે આ તો બધું તમે લઈને આવ્યા છો એ વપરાય છે તમારું લઈને આવ્યા બરોબર નઈ નથી લાવ્યો તમ ભેગું થાય નઈ લક્ષ્મી જગ્યા ના થાય એટલે પૂર્ણ થાય છે તારે એવા જયારે આપે કે બંગલા બંગલા ગાડીઓ મનુષ્ય દેવગતિ દેવગતિ મનુષ્ય કેવો દેવગતિ જનારો કેવો હોય જીવ એ મનુષ્યમાં પોતાનું સુખ બીજાને આપી દે પોતાનું જે સુખ છે ભોગવવાનું તે બીજાને આપી દે એના માટે દેવગતિમાં રિઝર્વેશન છે તો હજુ